સહમત એટલે આમાં ક્યારે પણ છૂટે સહમત કશું ના થાય કર્મ ઉદય જયારે એવું બનવાનું હોય છે ને છૂટી જાય બની જાય એટલે તારે શું કેવાનું તારે જાગૃત રાખવાની ગીતલાલ હા વાત કરી જાઓ છો બધું બોલી જાવ છો મને એવો ઘણા ખરા અનુભવ થયા આજકાલ ગીતલાલ જેવા માણસ નું કઈ ગયે દાદા ને ખબર ને તો દાદા ભગવાન રોકાઈ જવસર છે દિવસ છે અને પછી આપે છે આપણે મારે હું વિચારે ચડી ગયો આવતો ચાલતો પુસ્તકે પડી ગયો મેં સુધી પહોંચશે આપે જે કલાક સુધી તમે એ જોઈને હું તો આબો થઈ ગયો મને ના સમજાવ્યો કે આમ કેમ તેથી બધા હાજર રહે ને એટલે હું જે કઉ છું ને હું પણ હું પણ કેવું મિથ્યા છે સમજાવ્યો પછી વિવેક જ્ઞાન ના આવે ખરું છું ને ખોટું છું ખોટું એટલે પેલા પગલું જમણું મૂકવું કે ભાઈ કાલે વિચારો અર્થ નો અર્થશાસ્ત્ર નું થોડુંક જ્ઞાન છે તે હું સમજાવું પણ એક જે છે બુદ્ધ છે એ આત્મા વાત કરે છે અને કૌટિલ્ય છે એ અર્થ વાત કરે છે આમ આપણા આત્મા જે છે માયા શું છે એ તમે આપતા હતા પણ પૂછું તો ખબર મારે શું જોઈએ છે એટલે આપવા વાળો અને લેવા વાળો બંને સમજે તો એ સુપાત્ર ગણે મલ્ટિપ્લાય થયા કરે છે The world is the puzzle <laughs> there are two view to solve this one one relative view point. One real ચોપડો રાખીયે કિશોર નાનામી કરે ઉડી ગયું બધું પછી શક્તિ જોઈએ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે આમ આથી ગોઈ જન કર્યું મેં કર્યું છે એમાં જે સંભાવ કેળવાનું કીધું પદ કે ચોપડી પડી ગઈ મારી પાછું પાછા આવ્યો તમે પાછા કેમ આવતા એટલે જલ્દી થી દલ્લો મળી ગયો હતી બસ सेम नेम પડીતી કે ના નામ પડી રહેલું તો પછી કે કે આપ્યો મને એટલે મને પછી હસ્યો એ બિચારો મને કે તમ મડી ગયો તો બહુ આનંદ થયો બુરદોમાં બોલતો છે પછી આવતો હું ધીમેથી પછી કીધું વર્ખાત નથી એટલે વાસે એમ ધારીને મે મૂકી રાખી ના પછી મને નહી એ ખાલી એ આгна પાડવાની છે તો કેવી રીતે વાંચવાનું એટલે કે કયા સમય વાંચવાનું છે પૂછ્યું એટલે તમે એટલે આની એની ટાઈમ એની ટાઈમ આપણે વાંચી દેવાનું છે ઠીક અલબરે બેઝિક જ્ઞાન છે યાદ રહ્યું એ એટલું અઘરું લાગ્યું કીધું શું કરે છે સમજાયું અગ્નિ શું છે કેટલો શુદ્ધ જનો પ્રકાશ શું છે એ જાણવા માટે આમ જે અગ્નિની અગ્નિ પરીક્ષા કરવાની હોય એવી આ આપણી પરીક્ષા થી પોતાની એટલે આપણે જે જ્ઞાન છે ને એ કયું શુદ્ધ છે અને કયું મલીન છે એ જાણવા માટે આપની એક વિનંતી છે એમ કોને કે માવી છે ઋષભ દેવે પછી કૃષ્ણએ જે વિનંતી કરી એમાં વિનંતી છે જીવને આ કેવ જ્ઞાનતે તત પત નતિ આ કાળમાં પતન થઈ જાય તો બધું થાય આ કાળમાં પતન થતું ન પચન નહીં એટલું નમ્રત છે નમ્રતા પૂર્વક સ્વીકાર અરીસા માં આપડે જોઈએ છે એ હું ખરો છું હું પોતાને ભૂલી જાઉં થઈ જાય છે પછી શું એક કલાક માં લઈને આખા નિરંતર સમાધિ નિરંતર સમાધિ હવે તમારી સમાધિ બ્રત છો ને એટલે મેં કીધું દાદાનું જ્ઞાન તમને ગળી ઉતર્યું મને કેમ હજી થાય હું પેલા સ્વીકારું નઈ મેં કીધું મને કેમ નહિ તું જો પૂછતો ખરો થોડો અંગ્રેજી છે કે થોડું ગુજરાતી શુદ્ધ મા પછી મને કે મને સમજ મે હોકી છોડી ને ત્યારે સમજાવ્યું કે આ વ્યસન નથી જીવન મને આપનો આનંદ મળ્યો ને ધર્મે વ્યસન છે એમ નથી કરવું તો માટે શક્તિ શું જોઈએ તો કે આપડા જે રિલેટિવ સંબંધે ભાઈ બેનો બંધાયેલા છે ને એમાં પણ એક શક્ય જોડે અમારા અમારા સંબંધ બિલકુલ એના તો પણ તમે તમે વચન ઉઠાયો ને હા અને એવું કોકે કોકે વચન ઉઠાય લો એટલે અમે જાણીએ કે ભાઈ આ એમને જેવું દેખાય છે એવું જ બોલે છે જગત જગતને દેવું આમાં કે દેખાય એવું જ બોલે છે હ ને તો એ નહોવું ગટે અમને શોભે નહીં ज्ञानी पुरुषને શોભે નહીં નહીં ચાહે ના શોભે જરાય ના શોભે શું કરો છો વ્યતન કે વ્યતન અમને કો દાદા ભગવાન વ્યતન વ્યતન કે એટલે શું બાકી આનો વિજય બઉ મોટો વ્યસન છે તે વ્યસન એ ઈચ્છા ઉભી કરાવે શું થાય ઈચ્છા ઉભી થાય એટલે કસાય ઉભા થાય ના મળે માથી દુવા મળે એટલે આ ના પોસાય એ વાત ખરેખર હા વેતન તો ના આજે શંકર ભાષ્ય છે શંકર ઉદાહરણ આપ્યું છે વિષ્ણુ એને તો વીસ થી શરૂઆત કરી શંકરે પોતાના જે સમુદ્ર મંથન વિભૂતિ બધા એ મહાવીર ને આ ક્રમ માં કેવી રીતે આવ્યા આ મૂર્તિ અમારો વિતરાગ માર્ગ વિતરાગ તમારે વિતરાગવા નહીં આ જ્ઞાન લીધું ને તમારું કરવું કિશોર તમારે જુદો ફાઇલ નંબર વન એટલે તમને ક્યાં આવડે અરે રે ને હમ એટલે તારે દેવી એથી દે કઈ આપડે કિશો ને કેવું ત્યાં કઈ કર્યું છે તેથી દે નહિ કોણ લેવાનું એવું કેવાનું